દા ભગવાના સિંહ જય જયકાર દાદા ભગવાન ના જય જય કાર ભગવાન ના જય કાર દાદા ભગવાન ના સિંમ જય જયકાર દાદા ભગવાન ના સિિમ જય જયકાર દાદા ભગવાન ના સિમ જય જયકાર દાદા ભગવાન સિિમ જય જયકાર દાદા ભગવાન ના અસિમ જય જયકાર હો દાદા ભગવાન સિમ જય જયકાર દાદા ભગવાન ના અસિમ જય જયકાર હો સિંમ જય જયકાર દા ભગવાન ના સિમ જય જય કારો દાદા ભગવાન ના સિંહ જય જયકાર દા ભગવાન ના સિંહ જય જયકાર હો દાદા ભગવાન ના સિંહ જય જયકાર દા ભગવાન ના સિંહ જય જયકાર હો દા ભગવાિ જય જયકાર દાદા ભગવાન ના સિંહ જય જય જય કાર ભગવાના સિંહ જય જયકાર દા ભગવાનના સિંહ જય જયકાર દા ભગવાનના જયકાર જય સચિદાનંદ જય સતિદાનંદ વ્યવહાર તો વ્યવહારની રીતે વ્યવહાર છે આપણું સત સચિત આનંદ સ્વરૂપ ને એ હરી લે કેવી રીતે બની શકે વ્યવહાર ના હરી લે વ્યવહારનો સ્વભાવ જ નથી એવું હરી લેવાનો સચિદ સ્વરૂપ ને હરી લેવાનો સ્વભાવ છે વ્યવહારનો વ્યવહાર એના સ્વભાવ જ છે બિચારો હમ એટલે બિચારા પણ એનું નીકળી જાય સારું આપણાથી શું કહું છું આપણાથી બિચારો થઈ ગયેલો છે વ્યવહાર તને શું લાગે છે અરુણા બેન તમને શું લાગે આપડે આજે જોયે છે ને આપડે પોતાનો બધી રીતે સંજોગો તો આવે છે એવું નહીં આખું એ તો માનવ સમાજ એક છે જે આધારો જ છે નથી આવતો પણ આજે સાહેબ આજે સ્પેશિયલ ભસ્મ ગ્રહ છે એવું તો નીકળી ગઈ ક્યારે બહુ સારો એવો ટાઈમ થઈ ગયો ઘણા વર્ષો સો એક વર્ષ થઈ ગયા નહીં વ્યવહાર એટલે તો આજે જોઈએ છે ને પ્રગતિ જોઈ શકીએ છીએ આપણે ભારતમાં પ્રગતિ જોઈ શકીએ છીએ અને આ દેશો જેવો છે આ અને એનું સંસ્કૃતિ જેવી છે કે અહીંયા આગળ આપણે કંઈ કોઈની સ્પર્ધા કરી એવા નથી પરંતુ દુનિયા નાની થઈ ગઈ છે આપણે ના એ પોસાય નહીં પણ એને સરખું સારું તો આનંદ વાળું બનાવી દઈએ બીજું કશું નહીં ચાલો દાદાજી બિચારો થઈ ગયો છે અને એનું બિચારા પણ નીકળી જાય એટલે શું કહેવા માગો છો આપણે એને બિચારો કર્યો છે ને એ આપણું બિચારાપણું નીકળી જાય એ આજ્ઞા ધર્મ સમજાવે છે આપણને આજ્ઞાધર્મ આ જ સમજાવે છે વ્યવહાર દ્રષ્ટિ તમને આપી છે એનો ઉપયોગ વ્યવહાર દ્રષ્ટિ સ્વરૂપે જ રાખો કારણ કે તમારી પાસે રિયલ દ્રષ્ટિ છે આ બેઝિક છે આજ્ઞાધર્મ આ મૂળ આજ્ઞા છે અને એ હંમેશાને માટી હતી પણ આ કારણે વિશેષ આજે દાદાએ બધું વ્યવહાર બધો જોયો જ્યાં એટલે આ કરતા સ્વરૂપ એ આપણું નથી આ શરીરનું એ તો શરીર પોતે પોતાની રીતે તૈયાર થઈને લઈને જ છે ને કશું બીજા કોઈથી કરે તો ન થાય એવું છે જ નહીં છે જ નહીં પરંતુ આપણે ઝડપાઈ ના જઈએ અને ઝડપાઈ જઈએ જલ્દી નીકળીને એમ આવી જઈએ પાછા સરખા થઈ જઈએ જાગેલા છીએ ને એ તો બને આવે જેવો જેવું એની એ હોય એ બધાને બને વહેલું મોડું સરખું પણ બને ખરું એ નક્કી આપણી તૈયારી હોવી જોઈએ કે મને મારી ભૂલ દેખાઈ જાય શું કહ્યું આજે જે બહાર દ્રષ્ટિ એ ના ફરે અને મને મારું દેખાઈ જાય ભૂલ ભૂલ દેખીને પાછું આપણે એને ભૂલ ભૂલ ભૂલ ભૂલ વારું કયા કરીએ આઋષિને તો એ જાય પાણીમાં પાછી એ તો પોતાની વ્યવહાર ની ભૂલ એક્ઝેક્ટ સમજાય કે પકડાતી નથી પછી તમે દાદાજી સહેજ હિન્ટ કરો એટલે પછી એ વાત પર છે એવું છે ને બેટરી બનાવી એ લોકો બેટરી આપડી થઇ જાય તો શું ખોટું હવે પાવર બાર પૂરવા જવું ના પડે સેલ માં એ તો લઈને જ આવેલો છે બધો પણ આપણી તૈયારી બિચારા પણ એના કરતા મને સવરૃ તમે થયા સવરા થયા છો જુઓ ને મને હમ કવિરાજ પદ માં લખે છે બહુ મજાનું જરા ગતવારી ભાષા પદ છે મોટું એટલે આ પૂતગલ જે આવ્યું છે ને આ કાળ એ કાળમાં આપડે કોમન છે બધા હોય પરંતુ એ પ્રમાદ ઓછો થતો જાય એ આપણી આપણું લક્ષ હોવું જોઈએ જરા મને ના પોસાય કારણ કે દરેકના શરૂને એના શરીરના અનુભવો થયા વગર રહેવાના જ નથી એમાં કોઈનું ચાલ્યું નથી માર ભગવાનનું નથી ચાલ્યું બધા તીર્થંકરો નથી ચાલ્યું મોટા મોટા પુરુષોનું જ્ઞાની પુરુષોનું કોઈનું નથી ચાલ્યું તો સામાન્ય મનુષ્ય તો શું કરી શકશે એવું અને મનુષ્ય સામાન્ય સામાન્ય જ છે પરંતુ એની સામાન્યતા બધી ઓછી થાય છે ને તેમાં ગરબડ થઈ જાય છે એકચ્યુઅલી સામાન્ય છે મનુષ્ય માનવ ધર્મ બહુ મોટો કયો ઋષભ દાદા બધા મનુષ્યોને એ સમજાવ્યું ને દાદા ભગવાને આપણને પાંચ આજ્ઞા આપીને આપણને માનવ ઉત્કૃષ્ટ માનવ ધર્મ ધર્મ પાંચ આજ્ઞા આપીને અને એ અંદરનું જીવન છે પાછું એને બહારને પાંચ ઇન્દ્રિયોને કઈ લેવા દેવા નથી પણ એનાથી પાંચ ઇન્દ્રિયો સંયમનાવ બની ના શકે અને ખાસ કરીને જીભ વાણી વાણી ખાસ કરીને અને વાણી વગર તો દુનિયા હોય તો બધાને લાગે સારું કહેવાત આ શબ્દ જ ના હોત તો શબ્દ ના હોત દુનિયા નહી હોય શબ્દ છે તો દુનિયા છે આમાં નિમેશ આનંદજી ખરું સાહેબ શબ્દ છે તો દુનિયા છે શબ્દ તો બહુ મજાની ચીજ છે એક બાજુ કાપે ખરો અને એક બાજુ જોડીયા લે બે બાજુ કરે હજુ પાડે આપણે જ આપણું બોલીએ અને આપણા જ બોલી રહે આપણે પાછું એને વિરોધીએ એવું બધું થઈ જાય શબ્દમાં એટલે જાગ્રત રહેવું પડે છે આપણે જાગ્રત રહેવું પડે હવે આપણે લઈએ આજે થોડું બાકી છે બે વખતનું હા હમ આજનું છે હમ હમ ઓગણીસ મે છે દાદા ભગવાનના અસીમ જય જયકારો આયુષી હર્ષલ પટેલ ઊભા થાય કોણ છે આયુષી હર્ષલ પટેલ લાવ દર્શન કરવા દો અમદાવાદ આપી જાવ ત્યાં દર્શન કર્યા ને દાદાજી એનો પ્રશ્ન છે આયુષીને એના ભાગે આવેલી જવાબદારી ડ્યુટી પૂરી પાડવામાં કેમ કંટાળો આવે બહુ જ બોજો લાગે છે અને અકળાઈ જવાય છે આયુષ્ય બધા કાર્યો નિષ્ઠાપૂર્વક કરી શકતી નથી શા કારણે આ કાળનું વિચિત્રપણું છે એટલે કે આપણે દરેક આપણા દરેકના શરીર જે કર્મોથી બંધાયેલા છે તૈયાર થયેલા છે અને એનાથી આ શરીર પોતાની ક્રિયાઓ ચાલે જ પોતાની જ રીતે પોતે લઈને જાયેલું છે તે આ કાળના પ્રભાવને કારણે કાળ સ્વયં એવો નથી પણ આપણા કર્મો હતા ને એક જે કર્મોના અનુસાર કર્મ અહીંયા અત્યારે આવ્યા છીએ આપણે એમ એમ તો ના હોય ને એટલે જ્યારે સારા કર્મ જ હતા ત્યારે આપણાથી જરાક થોડું બેધ્યાન પર રહી ગયેલું તો એ વસ્તુ આટલું જ છે કે આજે આપણે જાગ્રત થઈ ગયા ને જાગી તો ગયા ને એ કિંમત છે એની એટલે આપણે શું લાભ્યા પામ્યા શું એના પર વધારે રાખવું સમજાયું ને શરીર તો એનું બધું બતાવ્યા કરશે પણ એના પર બહુ રાખવું અને પછી આયુષ્ય જોડે આપણે બધો વ્યવહાર કરવો એકલા પડીએ તારે એક કે જેથી કરીને બહાર બધા જોડે વ્યવહાર કરવામાં નિષ્ઠાંત તમે ખરો છો એ બધું ઓટોમેટિક આવશે આયુષ્ય જોડે વ્યવહાર કરો ને એટલે એની જોડે બોલો વાતો કરો આયુષ્ય જો વાતો કરતી હોય તો એની જોડે વાતો કરનાર તો જોઈએ જ નહીં કોઈ નહીં તો પછી બહારથી વાતો હોય એની જોડે કરો તો એની જોડે તો આ તકલીફો થાય છે તમને સમજ્યું ને એટલે અંદરથી આપણે વાત કરતા થઈ જઈએ તો પછી બહારથી આપણે કંઈ આરામથી બધું વાતો કરી શકીએ કોઈ સંજોગો તો આવશે દરેકને પૂરતપો કોઈને છૂટશે નહીં કોઈને ના છોડે શું એટલે કંઈ આ દાદાએ મોટા મોટી તો દેણ આપી છે આપણને કોઈ સ્પેશિયલ છે જ નહીં કોઈ સ્પેશિયલ નથી પણ માનવ સમાજ જ છે ને આ તો બહુ ચાલ્યો જ આવ્યો છે જૂનો જતો નવું નથી આજે કશું પણ આજે જરા વધારે પડતું બની ગયું છે અચિત્ર વિચિત્ર બધું લાગે ને એ કારની વિચિત્રતા છે એટલે એમાં આપણે સાબદા રહેવાનું શું કહ્યું આ રસી જોડે પણ સરપ્લસ ટાઈમમાં આવી રીતે આપણે અંદરથી પોતે તૈયાર થવાનું ટાઈમ તો મળે છે તને સરપ્લસ કે નથી મળતો બસ એનો ઉપયોગ કરો જેટલું બને એટલું નક્કી કરી નાખો ફ્રી ટાઈમ મળવો જોઈએ દાદા આવી રીતે જ દાદા ભગવાન સ્વરૂપે પ્રગટ થયા ફ્રી ટાઈમનો જ ઉપયોગ કરી નાખ્યો અદ્ભુત રીતે અદ્ભુત રીતે પણ એ તો કેટલા અવતારોથી થોડું લઈને આવેલા તૈયાર થઈને અને આપણે થોડાક કાચા રહી ગયેલા બાકી બીજું બધું ઓકે છે બહુ સરસ છે આપણું બધું થોડા માટે તે થોડા માટે આપણે થોડું આટલું આવું સુંદર આયુષ્ય ગુમાવી દઈએ છીએ આપણે અને દાદા ભગવાને બહુ સુંદર શીખવાડ્યું આપણને કે એ આપણે લોસ લઈને આવ્યા છીએ એ તો કુદરતને આધારે આવવાનો છે પણ એમાં પછી આપણે દુઃખી થઈને પછી બીજો લોસ ઊભો ના કરવો આ દાદાએ બહુ સુંદર આપણને બોધ આપ્યો છે બહુ સુંદર ડબલ લોસથી મહાત્મા માત્ર કોને કહેવાય કે બીજા બીજા લોસથી બચી જાય પેલો કુદરતનો આવ્યો છે તો છે જ કંઈ જવાનો હતો પણ એમાં પાછો પોતાનો બીજો ઊભો ના થઈ જાય તો પાછો એને ફેસ કરવો પડશે આપણે આવું સમજો એટલું કરું અને ભૂલ થઈ પણ જાય ભૂલ તો થવાની પણ તે વખત કરક કરીને આપણે પાસે સરખા થઈ જવાનું એટલું જ કરવાનું આપણાથી ભૂલ થઈ આપણામાં થઈ આપણે છીએ તો આપણી જોડે છીએ ને પાછા એની જોડે એને કરક કરનાર છીએ ને એ વસ્તુ એટલે પ્રતિક કહે છે ને આલો બધું એટલે પોતે પોતાની ભૂલ દેખાય તે હમ ચાલો આ થઈ ગયું ચાલો આ ધીરુભાઈ બાકી એ હતું નમો વિતરા ગાય દાદા ભગવાનના સિમ જય જયકારો જય સચિદા આપે ત્રણ પ્રશ્ન ત્રણ પ્રશ્નો પૂછ્યા છે જોઈએ લઈએ પહેલો પ્રશ્ન છે મન વચનકાનો માલિકી ભાવ છૂટતો નથી રહ્યા કરે છે એ આ પ્રભાવ બંને કહ્યું એ જ પ્રમાણે છે હં એટલે વ્યવહારને વ્યવહારમાં જે મજબૂત થયા આપણે હા હું એ વ્યવહારીઓ હું એ પોતે એવા પાક્કા પાયા કર્યા મજબૂત એ પાયા આજે આપણે હચમચાવવા કે જોઈએ આ દ્રષ્ટિ તો બહુ સુંદર છે આખું બ્રહ્માંડને હચમચાવી નાખે એવી છે વ્યવહારના અને વ્યવહારને વ્યવહાર સોપો લાવી દે પરંતુ એ પાયા થોડા મજબૂત છે આપણા મજબૂત છે એટલે કે ડ્રીલ મૂકી પડે ધમધમધમને સુરંગમૂખીને ફોડવું પડે અને બધું કરવું પડે એને વ્યવહારના પાયા અને વ્યવહારના પાયા કાચા પડ્યા ને એટલે વ્યવહાર નેચરલ થઈ જાય સહજ થઈ જાય કુદરતી થઈ જાય સમજાય છે હં અને જગતમાં તો વ્યવહાર જ વ્યવહાર જ મજબૂત એકબીજાનો મારો જ દરેક પર્વ છે વ્યવહાર એટલે વ્યવહાર મજબૂત કર મજબૂત પણ વ્યવહાર જાણતા તો કોઈ નથી હા વ્યવહાર શબ્દ બોલતા હોય ના આવડે કોઈને છે ખરો પણ એ તો લૌકિક રીતે બોલાય બે ભાનમાં કહીએ તમે મારી પાસે પૈસા માગતા હો હું અને ઊંઘમાં મારાથી બોલી ગયો મને બહુ ભરભાર લાગતો હોય કે આ માગે છે પણ ઊંઘમાં બોલી ગયો ધીરુભાઈ હું સવારે જ આપી દઈશ મારી પાસે આવ્યા છે તમે સાંભળ્યું આંખો બન ગયો પણ દર બરાબર છે એટલે ઓ ચાલો સારું અમારા પૈસા બની જશે એટલે સવાર ઉઠો બધું થાય કે આપ બોલ્યા હતા પેલું પાંચ હું બોલ્યો તો ક્યારે બોલ્યો હતો આ જીવન આપણું આવું છે આજે આજે હમણાં થોડોક વાત કરી અને એ જ આપણે કંઈક આ શું કહ્યું કે જે દર તર ના કહી શકે કોઈ ના કહી શકે જેમ છે તેમ એને આ ઉપયોગના રિવોલ્યુશન કહેવાય છે આપણું જોવા જાણવા પણ એની ગતિ કહેવાય છે શું શરીરને બુદ્ધિની ગતિ લઈને જ આવ્યું છે પણ એ રિવોલ્યુશન જેમ જેમ જેમ આપણી જાગૃતિ વધતી જતી જાય જાગૃતિ પહેલાં તો અજાગ્રત હતા પણ જાગૃતિ સમજે ને તારે જાગૃતિ વધતી જાયશ તારો પ્રોગ્રેસ થતો જાય છે સમજાય છે ને એ હમ આ તને સમજાશે તો તને આનંદ આવશે એનામાંથી આગળ વધવું મળીશ હમ હમ સમજી રિવોલ્યુશન્સ રિવોલ્યુશન્સ બે હોય વ્યવહારના ને નિશ્ચયના પરંતુ વ્યવહાર જેટલો શુદ્ધો થાય એટલું પેલું નિશ્ચયના રિવોલ્યુશન કામ કરતા જતા જાય જોવા પડવું જરા સરખું થતું જાય સમજ્યું અને વ્યવહારના રિવોલ્યુશનમાં આપણી બુદ્ધિ છે તે જેટલી વિપરીતતા છે એ વિપરીતતા આખી નીકળતા એની જગ્યાએ સમ્યકતા ઊભી થતી જતી જાય એ તૈયાર થતી જતી જાય એ આપણી વ્યવહાર શુદ્ધિ છે સમ્યકતા બુદ્ધિ ખોટી છે જ નહીં કોઈ દળો પણ સમ્યક હોવી ઘટે હમ આપણે જ આપણા જીવનમાં આપણને ગમે તે કટિ કસોટીમાં બોધ આપે પણ કસોટી ભારે આવી ગઈ નહીં તે વખતે જ્યારે મૌન રહેવું જ પડે છે અને નીચા નમવું જ પડે છે આપણે આમ તો હકીકતમાં નીચા નમીને ચાઢવામાં જ મજા છે આ કાળમાં તો પરંતુ આપણે સમાજ અને સમાજના જીવનથી એટલા ટેવાઈ ગયેલા છીએ એટલે સમાજલક્ષ્ય જીવન જે છે એમાંથી નીકળવું સહેલું નથી શું અને વિરલો નીકળી શકે વિરલો વિરલો કોઈની જોડે ઝઘડે નહીં અને લડે નહીં સામો ના થાય વિરલો હા જેટલા આપણામાં વીકનેસીસ એટલું આવું બધું થયા કરે એ વીકનેસીસ ધીમે ધીમે નીકળે જેમ સમજાય તેમ નીકળે આપણે બરોબર છે ઉકલતો ડિસ્ચાર્જ થતો માલિકી ભાવ છે ને આપણો એવો છે એના પાવર છે આપડે બંદૂક કોઈ ફોડે નવો નવું શીખ્યો અને બધું ફોડતા શીખવા ને પેલા ક્યાંક જો બરાબર રાખજે હા અને ખભે રાખજે એટલે પાછળ જાય જો ખભે રાખીને અહીંયા રાખ્યો ને આમ ફોડવા જાય ને ફટ ડેના વાગી જાય અંદર એવો નિયમ છે એમાં એ પ્રતિકાર બધી વસ્તુઓ આગળ આવું કર્યું ને આજે વ્યવહારમાં અમે બહુ કોઈ કોઈ સાંભળીએ છીએ કે આપણે પોતે પોતા પર પોતા ખભા પર મૂકીને બધું નહીં ફોડવી બીજાના ખભા પર મૂકીને ફોડ્યું બેઝિક આ છે જન્મ જ એનો થાય છે અને આપણે વાત વાતમાં એકબીજાથી એક બીજા છે કે નહીં તો હોય બધા હોય પણ નૈયત જોઈ લો તમે બસ બીજું કશું ના જોશો મને તો આવું ધીરુભાઈ ને અને મારી નૈયતમાં મારો વ્યવહાર સરખો હોય બધી રીતે હોય અને એ વ્યવહારમાં પણ મારે જરૂર પૂરતો વ્યવહાર એના કરતાં વધારાનો હોય તો કે આ બધા વેચવા માંડીએ આપણે શું કહેવાય એટલે જીવાનો પ્રકાર જીવવાનો પ્રકાર જીવવાનો પ્રકાર બધી વસ્તુઓથી જ હોય ને વસ્તુ વગર હોય છે અને મોટા મોટી વસ્તુ પેલા કાવ કાવડિયા એ મોટું કારણ આજે એનું ધોરણ છે ને મોટું મોટા મોટું ધોરણ છે ને એટલે તો શાસ્ત્રોમાં એને અગિયારમો પ્રાણ કયો છે શરીર દસ પ્રાણોથી જીવે છે એક પ્રાણ છે આજે એ તો પહેલેથી ચાલ્યો આવ્યો છે પણ એનો ધોરણો ને પ્રમાણોને બધું બદલાયા કરે ધીમે ધીમે આજે આ થઈ ગયું સમજે અને આપણા સિવાય બધું પરિવર્તનશીલ છે આ જેમ જેમ સમજમાં આવશે શું કહ્યું બોલો આપણા સિવાય બધું જ જીવન अ जीवन की अवस्थाओं परिवर्तनशील है यहाजात जत जाए आप शुद्धात्मक दृष्टि आपेबिलिटी स्थिरता आती जती जाए ये अस्थिरता है धीमे धीमे आम थाय પરિવર્તનશીલ છે પરિવર્તનશીલમાં શું ઓપિનિયનમાં રહ્યો હું ક્યાં ક્ષણે ક્ષણે પરિવર્તન તો જ કર્યા છે પણ આજના કર્મોને બધા પ્રકારો એવા છે ને કે એકમાં એમાં જે ચીકા ચીકાસપણા બધા છે એ ચિકાસપણા બધા એકદમ એની લાઈફ બહુ લઈને આવે છે બધા એનું લાઈફ સમજ આપણે એને લાગ કહીએ પણ એની લાઈફ તો ખાલી થતી જ જાય છે આપણે જન્મીએ છીએ તો આપણું આયુષ્ય ખોટું જ ઓછું જ થાય છે ને એવું થાય છે જ પણ એને પછી આપણાથી અટકાઈ જાય છે એટલે પાછું એનું રહ્યું પાછું આપણું એનું આવવું જ પડે એની સામે ખ્યાલ આવે ને એટલે આ જાગૃતિ માગે જાગૃતિ સતત માગે આજે હા એ પ્રતિકાર બધું એમાંથી જ આવે ને પ્રતિકાર દેખા તે પ્રતિભાવ પ્રતિકાર બધું જેને આપણે આ વ્યવહારમાં રિએક્શન્સ કહીએ એ બધું ખ્યાલ આવે ને જેટલી એક્શનો કરીએ તો પછી બીજા એના પર ઉપકારી ના થવાય હોય જય સચિદાનંદ કોનો છે યાર હા ખરો ખરો ખરો અહીંયા જો છોકરાઓને આટલું જ હોય પણ કેટલા પુણ્યશાહી આટલા બધા છોકરાઓ માંથી પુણ્યશારી છે જામી ગયેલી ને એ ડિસ્ચાર્જ થયા કરે છે એટલે કાળજી રાખવી જ પડશે આપણે રોંગ બિલીફ છૂટ્યા એટલે કે આપણે છૂટ્યા નો તો લઈ લઈએ છીએ તૃપ્તી થઈ બધું થયું પરંતુ પછી બધા ઉતાવળ થાય છે કે આવું થયું અરે આખે જાય એટલે એમાં જરા ઉતાવળ થઈ જ પડી જશે બાજુ પણ વ્યવહાર તો એની રીતે આવેલો છે ને એને એની રીતે ફેસ કરવો જ પડશે તમારે એમાં કુદમકુદી નથી ચાલતી કોઈની એમાં અક્રમ નથી ચાલતો એ બધું ક્રમબદ્ધ અને ક્રમબદ્ધ પર્યાય જ ભગવાને જે વાત કરી તે છે જ્યારે નિશ્ચય પ્રાપ્ત થયો હોય પછી બાકી વ્યવહાર રહ્યો હોય તેના માટે ક્રમબદ્ધ પર્યાય કયો છે પરંતુ સંયમધારીઓ સાધુ પુરુષો એના માટે છે એટલે આ પાંચ મહાવરત આપ્યા એટલે હવે તમે ક્રમબદ્ધ પર્યાયમાં તમારા શરીરના વ્યવહારથી તમે સાધુ પણ આવી જાઓ આખું આચારાંક સૂત્ર મુક્યું શું કહ્યું એના માટે ખાસ એક અંગ છે ને બહુ મહત્વનો અંગ છે घर मेगा को, तो जे घर तो चार चार जणा पर दादा क्यू मेहमान आराम आओ क्या अवसर क्या जवाबदार नहीं कहीं छोराज સંસ્કાર છે ને આપણા બધા એવું એટલે એ બધો આખો ડિસ્ચાર્જ ભાગમાં જાય ડિસ્ચાર્જ ભાગમાં ખરું નથી માલિકી ભાવ ડિસ્ચાર્જ માલિકી ભાવ ખરો એની તો ભાજક છે સંભાળ નિકાલ શું કામ કરવું કોનો કરવાનો હા અહંકાર ડિસ્ચાર્જ થાય છે આજે ડિસ્ચાર્જ અહંકાર ખરો બધો જાય નહીં તો શરીર ના હોય ને શરીરનો અહંકાર ડિસ્ચાર્જ અહંકાર કહેવાય બરોબર આ શરીર ચલાવનારો છે તે એ ડિસ્ચાર્જ અહંકાર આખો નહીં તો શરીર જ ના હોય ને એના વગર એની અસ્તિત્વ ના હોઈ શકે હં એ તો શરીર એ ચલાવનાર રાજા છે આ પ્રેસિડેન્ટ આખા ઇન્ડિયાનો છે ને એવો એક પણ એમને સૂચન આપવા માટે કેબિનેટ અંદર ભરાય અને કેબિનેટ ઠરાવ કરે ને એને મોકલી આપે એટલે એમને એ પ્રમાણે કરવું પડે પછી આ તર મંજૂર જા પણ આપણે બધાનું આ ગોઠવણી એવી છે કે એમાં ગડબડો થાય ઝઘડા બધું જ થાય આ તો દાદા એ તો બહુ સારું સમજાવ્યું છે ને તો પાર્લામેન્ટરી સિસ્ટમ છે આપણી છ ભાગીદારોની કેટલા છ ભાગીદારોની પાર્લામેન્ટરી સિસ્ટમ કોઈ ભાગીદાર પોતે દાવો કરી શકે જ નથી આ સર્વસમર્થ છે ચેતન તત્વ છતાં દાવો ના કરી શકે બોલો અને પૂદગલ છે એ દાવો કરવાનો સ્વભાવ જ નથી એનો પણ એ દાવો કરી બેઠો એટલે કે આપણે પૂતગલ થઈ ગયેલા આવું છે દાદા એ ઘણું ઘણી વખત સમજાયું છે આપણને કે અવરા ચાલતા હતા આજના જે આયુષ્ય જે સમયે જે ટાઈમે તમને આજે નાની પુરુષ મળ્યા એ સંયોગ બહુ મોટો મળ્યો જે માઈલે આવ્યા એ પુણ્યના હિસાબે તારે એ જ મળ્યો સંયોગ અને એનાથી એમની કૃપાથી એમની ક્રિયાથી નહીં કૃપાથી હા પરંતુ એ સદેહ હોય તો જ એમની કૃપા આપણને પ્રાપ્ત થાય ને સદેહ ના હોય તો કલ્પના કરવી પડે અને એ તો મૂકવું પડે છે બધાને મૂકવું જ પડે છે ને આજે ગુરુ શિષ્યનો સંબંધ છે આપણામાં પરંતુ ગુરુ ના હોય તો પછી ચાલ્યા છે પરંપરા ચાલ્યા કરે તો પણ પ્રત્યક્ષ હોય તો ઉત્તમ છે એટલે આપણને છૂટો દોર કલ્પના મળી જાય ને બધો છૂટો દોર મળી જાય ઉપર કોઈ વેટ ના હોય ને બધું કોઈ બેલેન્સ કરનારું એટલે પછી આપણે લગ્ન કરવું પડે આપણે બેલેન્સ ના રહી શકતા આવ્યો એને બેલેન્સ કરવા માટે આ બહેનો બહુ મજાના કુદરતી બેલેન્સ છે આપણા બધા માટે કુદરતી બેલેન્સ બધા તમે જે દેવા ભેગું કરી દીધું એ ચુકવવું પડે કોઈને છૂટકો નથી એમાં પૂદગલ ને એની ઉઘરાણી કરવાનો એનો સ્વભાવ નથી પણ આપણું દેવું જેવું છે કે એને ઓટોમેટિકલી એની ઉઘરાણી આવશે છૂટકે કોઈને નહીં છોડે આવે જ કોઈને જ ના છોડે સમજાયું ને દેવું દેવું એટલે અમે તો દાદાને પહેલાં મેં કહ્યો છું તમને તેસઠમી ફેબ્રુઆરી પહેલાં પહેલું પકડી ગયું ઓહો આ તો આપણો જન્મ થયો તો એ જ મોટું આપણું પાપ આપણા પાપનારી પાપ હતું મોટું જન્મવું શું કામ પડે ભગવાનને શું કામ જન્મવું પડે ભગવાન જન્મે એવા છે કંઈ ના ના ના ના એ બધી વેઠ ભેગું એમને ભાગ ના હોય કોઈ દડો આ તો આપણા જ ભાગ એટલે શું એટલે કે દેવું જન્મ્યું આખી જિંદગી એ કરો હું પરંતુ એને જ ફાઇલ કઈ બધી સંભાળ નિકાલ આપણે એકલા શરીર હોય ને તો તો સવાલ નતો પણ એકલા તો કોઈ રહી શકતું જ નથી ને ના મારે એટલો જ ક્યાં કેમ કરી રહીશું કું એક જણ તો જોયે મારી જોડે કે છે એક જણની જોડે બધું સાથે આવી જાય કારણ કે એનો હિસાબ જ એવો શખ્ખો દાદાએ આપણને સમજાવ્યું એક સ્ત્રી જોઈએ એમાં આખું બધું અને બહેનોને એવું કે ભાઈ મારે જોયું તો પતિ બહેનોને તો ખરી જ વાત છે ને હમ સીધી વાત છે બધું જોડે આવે માગ્યું નતું હોય આવે એટલે આ બધું પૂતગલની બાજી છે નરી છેલ્લું ત્રીજું છે તમારું સેન્સિટિવિટી ઊભી થયા જ કરે છે એ તો અમને આ કનુભાઈને બહુ થતી હતી દાદાએ ઠપકારી ઠપકારીને કાઢેલી પણ પછી મૌન થઈ ગયા મૌનથી જોયા કર્યું અને એમ છે અને જોયું કે દાદાએ આપણને મૂકી દીધા તને બધું તારા હાથમાં આપી શકતા જા ચાલ્યા કર્યું એટલે પછી જીવનના બધા જ ઊંચા નીચી અવસ્થાઓને બધું ઘણું ઘણું આવ્યું ઘણું જોયું ઘણી રીતે હજુ ચાલું જ છે કારણ કે એક સિદ્ધાંત પકડાઈ ગયો કે આ જન્મ્યા છીએ અને આ શરીર સાથે છીએ તો કોની જવાબદારી ઉપર તો કે બીજાની સાથે બીજાને માટે જીવી જવાની જવાબદારી ઉપર એ પકડાઈ ગયો દાદાનો સિદ્ધાંત કારણ કે એમનો એ જીવ્યા છે એવી રીતે અને આપણે બધાને એક સરખું આપીશ કોઈને વધ કશું નથી કર્યું એમને જન્મ્યા શાના માટે જીવીએ છીએ તો કે બીજાને કોઈને કંઈ આપણાથી જે બની શકીએ તો કામમાં લાગી જઈએ શરીરથી ક્રિયાથી કામમાં લાગે એવું કામ નથી કહેવાતું દિલથી દિલથી સમજાયું ને એટલે દાદાએ એને ઓબ્લાઇઝિંગ નેચર ના બધું સમજાયું તો છે જ આપણને એટલે આપણો દિલ એ દાદા મળ્યા ને એમનું મોટા કૃપા પણ બધા પરિકત છે શું કહ્યું ઓબ્લાઇઝિંગ નેચર એ ક્રિયાથી નથી હોતો એ દિલનો છે નેચર શું દિલનો ભાવ એ એને ત્યાં આગળ તો ભાવ આવ્યો આખો ભાવ આવ્યો એ ભાવનું સ્થાન દિલ આગળ છે હૃદય ત્યાં આગળ છે અને ત્યાં તો આપણે આ શુદ્ધાત્મા સ્વભાવ જાગ્રત થાય છે અને પૂદગલ પૂદગલના સ્વભાવથી સમજાય તેમ આપણે જાગી જઈએ છીએ એ દેવલે પરંતુ આજે આપણે આ સ્થિરતા નથી રહેતી અને અસ્થિરતાએ જેટલી આવી ગઈ હતી જમા જમા થઈ ગઈ ને એમાં એ રીતે જન્મી ગયું બધું એમાં આપણને આ કમળ ઉગી ગયું કમળો ગળા થી આટલા ઉપર એને હક કર્યો બધો હમ આખું એ અને એમાં આ લુલી બહુ વસ્મી છે લુલી જ્ઞાની નહીં બધાને કોઈને છોડે નહીં કોઈ બોલામાંથી છટકી શકે એવું પણ જેમ જેમ આપણી જાગૃતિ વધે તેમ તેમ એ સૌરી થતી જતી જાય એ નક્કી સૌરી થતી જતી જાય એનામાં નેચરાલિટી આવે શું કહ્યું એની વાણી વ્યવહાર બધા નેચરાલિટી આવે પણ જેટલું ભરાઈ છે તો નીકળ્યાઓ રહે જ નહીં એ કોઈને છૂટકો નથી શું પણ એટલે આપણે બધા વ્યવહારથી રહેવાનું એકબીજા સાથે એટલે બીજા જ આપણા આપણે શું છે કે આપણા જીવનમાં એવા જીવાઈ ગયેલું બધાથી કે આપણે આપણને આ બાકાત રાખેલા અને બહાર બધા જોયા કરતા હતા અને જે કંઈ બને તે બહારથી બહારના સંજોગોથી બને છે પોતાની બાકાત જ રાખતા હતા આ વસ્તુ તે દાદાએ આપણને આપણા લક્ષી કરી આપણે આપણો જ વ્યવહાર આપણે જોઈએ બહુ મોટું કામ કર્યું છે એમને શું કહ્યું હા પણ એ ચાલુ વ્યવહારમાં ભરીને લયા છે બધા જોડે હોય કેમ ના રહો તમે ના રહી શકાય તે વખતે તો એટલે ફુરસદના ટાઈમમાં તૈયારી કરી લેવી પડે અંદરથી આ વિજ્ઞાન એ જ છે આખું પાંચ આજ્ઞાનું વિજ્ઞાન આમાં જ કાચ સમજાવે છે આપણને વિજ્ઞાન આખું ભર્યું પડ્યું છે શબ્દો તો બહુ સાદા છે આજ્ઞા વાક્યો આપણે જાણીએ છીએ પણ એનો વિસ્તાર એટલો મોટો છે કે આ બાર અંગો ચૌદ પૂર્વો બધું જ આવી ગયું સર નિમિષાનંદજી બધું જ એમાં આવી ગયું બાર અંગો અને આજે બારમું દ્રષ્ટિવાદ અંગ છે દ્રષ્ટિ એ વાત એ એ ભેદ આખો આપણને પ્રાપ્ત થઈ ગયો એટલે આપણા જીવનોમાં જીવતા જીવનોમાં આપણને એ દ્રષ્ટિવાદ અંગ આખું છે અંગશાસ્ત્ર બહુ મોટું છે એમાં બધું સમય ગયું બારે આખું એનો સરવાળો આવી ગયો એવું કહેવાય છે આ બધા શાસ્ત્રોમાં એ આપણે જીવતામાં પાંચ આજ્ઞામાં આવી ગયો પુલિનારંદજી તમને શું લાગે છે બિલકુલ એમને તો બહુ મજા કરે છે એવું હે એટલે દ્રષ્ટિવાદ જ આખો વિચ્છેદ થઈ ગયો હતો એમાંથી દાદા ભગવાનની કૃપાથી દ્રષ્ટિ એટલે પછી એ ના હોય એટલે બધા કવિઓ લેખકો વિચારકો બધા દ્રષ્ટિસૃષ્ટિવાદ બહુ એના પતિ આવું કરી દે દ્રષ્ટિસૃષ્ટિવાદ એટલે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ આ એટલે લાગણી ને આધીન આપણે આધીન પણ રહીએ છીએ તે લાગણી તો હોય માણસ કક્ષાની ભાવ માટે સામાન્ય પણ આપણે કોઈનો ભેદ ના કરી શકીએ ને અજ્ઞાની સૌ કોઈને એવી રીતે ના જોઈ શકાય આપણાથી આપણે તો ભગવત સ્વરૂપ જ જોવું પડે છે છતાં કચાશ ગધેડું મળ્યું તો ભગવત સ્વરૂપ શું બધું કોઈ પણ નહિ આપણે તો શુદ્ધાત્મા સ્વરૂપ છે આપણી વાત દ્રષ્ટિ છે પરંતુ સામાન્ય જ્ઞાન ના હોય તો પણ આ જ એટલે દાદાએ કહ્યું કે આટલું જ રાખે ને એનું જીવન જે જે જાય જે એના અભાગ્ય આવે તે રોલથી કરે કરવા જ પરંતુ કર્યા પછી જે તેને પરિણામ આવે ને ગમે તેવું આવે તો એને ભગવાનની કૃપા સ્વરૂપે સ્વીકારી લેજે એટલે ભગવત સ્વરૂપ ભગવત કૃપા એટલું જ તું રાખ્યા કર એ મોક્ષે નીકળી જાય સીધો ચાલ્યો જાય પણ એવા પણ કોણ કેટલા રહી શકશે નહીં એવું સંત પુરુષો થયેલા મધ્યકાલીનમાં એમાં હતા જીવનનું એનું શ્વાસ જ વણાઈ ગયેલું બધું એ તો સંતો બધા અને આજે હોય પણ આજના કારના અનુરૂપ હોય છે બધા આવું થઈ ગયું હે દાદીજી કોણ છે કોણ છે અરે બોલો બે પછી બોલો બધાને સંભળાય હા બોલો ચાલુ કરી આપો ભાઈ મારી જોઈ જય સચીદાનંદ દાદાજી કોઈ પણ સંજોગ હોય પૂગોગ હોય સારા સંજોગ હોય ખરાબ સંજોગ હોય માફી માંગી હોય કે કોઈ પણ ભૂલ થઈ હોય તો પણ સુધાબેન રડુબો આવે એનું શું કારણ આપણી ભૂલો દેખાય છે એટલે સંજોગ આવ્યો અરે આવું ક્યાં રહી હું જ મારું જોવાનું આવ્યું એટલું આપણી સમજણ ખીલે પછી એટલું તમારે અંદર તૈયાર થવાનું પાછું એ સંજોગ જોડે સંજોગની જોડે આપણી ભાષા હોવી જોઈએ ને પાછી હા અને સંજોગ માત્ર પૂતગલ હોય સંજોગ માત્ર અને આપણે અસંયોગી આપણો સ્વભાવ અસંગ છે પણ સંજોગો અને બે જોડે ને જોડે છે સંજોગ હોય નહીં તે પેલું અસંગનું વેલ્યુ જ નથી કશી એ સંજોગ જોવાનો દાદા એક બાજુ પડી ના જવાય કોઈ કોઈ પણ સંજોગમાં એવું એટલે કે સંજોગોની હાજરીમાં હું અસંયોગ એવું આપણને ધીમે ધીમે ખ્યાલ આવે એકદમ તો ના આવે ને અંત રડી પડે છે બધું સારું છે પ્રગતિની નિશાની છે એ આપણને ભૂલ દેખાય છે પણ હજુ એવો વખત આવે કે અરે સુધા શું આવું સીધી થઈ જાય ને એવું આપણને કહેવાનું ચાલુ થાય તો ઉત્તમ કહેવાય આપણે બીજા કોઈ વડે સુધારે સુધરી જગતનો સ્વભાવ છે બગાડ એવા છે ને કોઈ બહુ છે આમ તો પરંતુ એવો છે એવો સ્વભાવ એવો જ બધો અને એ જગત જીવવાનું છે આપણે જગત એટલે તો આપણું શરીર નાયક બોલે છે બોલો દાદાજી અમુક સમય પછી એમણે કીધું ને એવું રડવાનું એ બંધ થઈ જાય ચરણ વિધિ ના અમુક વાક્ય પણ બને એ તો શું તમે તો બધા પાક્કા ને ના ના એ તો છે ભાઈ શું કરે ત્યાં દુબઈ થી આવ્યો છે કઈ છે આપડો જે અભ્યાસ થઈ ગયેલો જૂનો ઊંધો એને આપડે છતો અભ્યાસ સ્વરૂપે રહીએ છીએ શું જે થઈ ગયેલા અભ્યાસ ની સામે ચાલુ રહેવો જોઈએ આપડો એ આજ્ઞાધર્મ જ છે બીજું કશું જ નહીં અભ્યાસ એટલે વર્તમાનમાં જીવવું શું કહ્યું વર્તમાનમાં જીવવું જાગ્રત પણ જાગ્રત રહેવાનું ઊંઘમાં જાગ્રત અને જાગતા પછી ઠોકર ક્યાં ખાય કોઈ ખા કે ઠોકર ખાય કોઈ હા કૃષ્ણ ભગવાન આવી જ્ઞાની પુરુષ બધા રહેશે જ અને આપણા મહાત્માઓ બધાને મોટે ભાગે હોય છે જ નથી હોતું એવું પણ આપણે પોતાના સ્પેશિયલ આપણું બધું આવ્યું હોય ને એ આપણે આપણે નિકાલ કરવો પડે છે અને બધે વ્યવહારમાં જોડે જોડે આવ્યું હોય ત્યાર પછી આપણને બહારથી સમજાય કે હવે જોડે જોડે બધા કેમ રહેવું આ એટલે આપણા જે સંભાવવા નિકાલ થાય એનો આપણે કયો લાભ નથી આપતા કોઈને એનો જાય એનો લાભ ચોક્કસ થાય કુદરત નો બધું બહુ સંચાલન છે ને આખું કુદરતનું સંચાલન છે આ કોને આપ્યું છે ઓહ બિનાલી અઢાર વરસ કોણ છે અચ્છા એમાં સુરત થી છે હમથી તો દાદાજી પણ બકરા તને બહેન તું મને મળજે અને આપતા પુત્રો છે જે અહીંયા કેલમપુર જવું અહીંયા વડોદરામાં જે હોય તેને વાત કરવી તારે તો તમને બધું માર્ગદર્શન આપશે હમ તમે તો સુરતના છો પણ જ્યારે એવો યોગ બેસે તારે આ ભણે છે તો તમે મળી શકો અહીંયા જે વડોદરામાં છે ને આ દીપકાનંદજી કેલનપુરીમાં છે મળી શકો વાંધો ના આવે સમજ્યું અને એમની આગળ તમે ખુલાસા કરીને કરજો તો વાંધો નહીં આવે એ ચોખ્ખા પુરુષો છે આ બધા એટલે આપણે આવા ટાઈમમાં મળે નહીં ના આવવું તો એટલે ત્યાં બધું કરીને પછી આપણે કેમ કરીને આપણે આપણી ભૂલો સુધરી જાય ને આ બધું નીકળી જવાય સમજ્યું એને જ્ઞાન નથી લીધું લાગતું લીધું છે ને એ તો તને ખબર છે તો તો મળજે પણ તું અહીંયા હા જા આ છે વડોદરામાં વડોદરામાં ચાર પાંચ આપતા પુત્રો છે આપણા આ ડૉક્ટર શૈલેષ છે આપણા એમને જેને જ્યારે ટાઈમ પીવો હોય ને ફોન કરીને પૂછવું કે આપને જો સમય હોય તો હું મળવા આવી શકું આમ પૂછવાનું આપણે તો કે ક્યારે આવવું શું કરે એ બધું ગોઠવીને જવાનું આપણે હમ કોઈ પણ કામ આવી રીતે કરીએ તો આપણને સારું જ રહે ને પછી આ બધી ઊંધું શિક્ષતું એકબીજાનું અથડામણ કશી ઓછી થાય આમાં સમજાય ને હમ ચાલો છે કોનું એન્જેના નલિનભાઈના બા કાંતાબાનો દેહ વિધો તો પછી આપણે એમના માટે પ્રાર્થના કરીએ આ નલિનભાઈ આપણા સિનિયર મહાત્મા છે ન્યૂ જર્સીમાં છે અમેરિકામાં અને એમના મધર મેં એમને કહ્યું એને ઘરે ગયો તમારા ઘરમાં જે તમે બધા આટલા સુખી જીવો છો ને બધા આખું કુટુંબ પરિવાર મોટો બધો દીકરી તરફનો દીકરાઓ તરફનો પોતાનો બધો જ એ તમારા મમ્મીની પુણ્ય છે એ બેન બહુ સારી ઘરમાં કોઈક એવું હોય ને એના આધારે બધું ચખ્યાંચી જાય એમાં એકાન્તાબાઈનું નામ તો આપણે આંખું બંધ કરો એ કાંતાબાઈ નામ છે ન્યૂજર્સીમાં નિલિંદભાઈના માતાજી એમના આત્યંતિક કલ્યાણ માટે પ્રાર્થના કરીએ આપણે મંદિરથી જય સચ્ચિદાનંદ હવે અમે આપ તમારી સાથે પ્રાર્થનામાં જોડાયા તો અમને તો અમે જોયેલા હોય એટલે તરત જ અમે એ મર્યા હાજર થઈ જાય અમે એટલે આ શરીરથી છે ને જોવાની ક્રિયા અને નિશ્ચયથી શુદ્ધાત્માની જોવાની ક્રિયા બે જોડે જોડે હોય છે તે શરીરની ક્રિયા થાય તે હાજર થઈ જાય અને તરત જ એ વ્યવહાર દેખાય અને પછી શુદ્ધાત્માની દ્રષ્ટિ છે એની ક્રિયા ચાલે એટલે ચેતન દેખાય એટલે રૂપી શરીરથી રૂપી દેખાય અને અરૂપી ચેતનથી અરૂપી દેખાય અને પછી એના માટે પ્રાર્થના કરીએ પૂતગળ માટે આત્યંતિક કલ્યાણ માટે આટલું જ આ આપણે આવી રીતે કરીએ કોઈ પણ કોઈનું પણ હોય શું આજે આપણા ચંદુભાઈ આવ્યા નથી એમના મધર એમના માતાજી કેટલી કેટલી નવ્વાણું થયા હશે કે હા એકસો થયા છે બોલો અને એટલી જાગૃતિ આખા દિવસ રહે છે શુદ્ધાત્મા જતું જ નથી એને આપણા મનેશભાઈ એમના ઘરનો એમને બહુ લાભ મળેલો ડૉક્ટર જ પછી અમે સત્સંગ પછી મને લઈ જજે ભાઈ નિશ્ચિત જઈ આવશું આપણે બોલો હોય છે બધા આપણા ઘણા ઓછા છે આવા બે પાંચ સો ઉપર નીકળી ગયેલા એક તો રામ મોહનના માતાજી પણ આવી હતી કે છઠ્ઠા વર્ષે એકસો છઠ્ઠું ઉજવ્યું અને ક ક કશુદ્ધ બિલકુલ ભણાતા દાદાને મળ્યા પછી વાંચે આ તે બધું મંદર પૂછ્યો ને એ હાજર થાય ને હા બેન પેલી આપણી સોનલ શું કરે છે છોકરો એનો છે ને પેલો મોટા દીકરાનો આ બધું આવે એમને એક એક એટલે એ બધું ચોખ્ખું કહેવાય આરપાર એ બધું સારામાં સારું આ કારમાં એવું લેવું હા કોણ દર્શન જોવાની શક્તિ આપડી એ તો કાયમ ની સ્થિર જ છે એક જાત પરંતુ આપણા શરીરના રૂપીપણામાં આપણે જેટલા ભરાયા છે ને એટલે એ સ્થિરતા ના રહે એટલે આમાં જેટલી સ્થિરતા એટલે નોર્માલિટી આવે ને શરીરમાં જોવા જોવા જોયા તેમ કરતાં અને બુલો સુધારી લેવાથી તેમલું તો ઓટોમેટિક છે જ એટલે દાદાએ કહ્યું છે કાં તો શુદ્ધાત્માનું તમે એટલું રાખો કે એનું સ્મૃતિ સતત રહ્યા જ કરે તમને એમાં વિસ્તૃત્વ આવે જ નહીં બાકી જગતના જીવનના પ્રકારો તો કંઈ જાત જાતનું આપણને વિસ્મૃતિ કામ તેમ કરાવીને એ બાજુ ખેંચી જાય પરંતુ સતત કવિરાજે પદ કેટલું એ મકાયું જગતભરની વિસ્મૃતિ રૂપી ની હાજરી તત્વ છે અને અરૂપી એ તત્વ છે પરંતુ શ્રીમદ રાજચંદ્રજી આશ્ચર્ય લાગ્યા કરે છે એટલે એમના એક બહુ સુંદર વચનો નીકળી ગયા वचन रूपी अवरूप बहुत मजा आप रूपी तो पुदगल सूक्ष्म बदीतेमतता से આપણે જે પૂતગલ કારણનું કારણ નથી પરંતુ પૂતગલ નો વિભાવ એ કારણ નું કારણ છે કારણ નું કારણ એટલે મૂળ કારણ આપણે પોચવા જ ના દે મૂળ કારણ એવું એટલે જીવનનું જન્મ મરણનું જન્મવું ને મરવું પાછું મરવું ને પાછું જન્મવું એમ એનું શાસ્ત્રોમાં કહેશે ને જન્મ એવું કંઈક બોલા છે ને કંઈક પૂર્ણ પૂનરમ પૂનરમ એવું એ પણ એ પૂતગલના ભાગમાં કહ્યું અને સંસારના ચક્રમાં અને મુક્તિના ભાગમાં કહ્યું કારણનું કારણ કારણનું કારણ એટલે જ્યાં આગળ આપણે આપણી ભૂલો જે એ મૂળ કારણના મૂળમાંથી જાય એ કે જે આપણી જાગૃતિ વિકાસ થાય એટલી ત્યારે એ સંસારના કારણો ટોટલી નષ્ટ થઈ જાય એટલે તે વખતે પૂદગલ અને શુદ્ધ થઈ જાય પરંતુ એના માટે એવું શરીર જોઈએ એવી શરીરની તાકાત જોઈએ ક્યાંથી કાઢવું એ તો કર્મો કર્મો જ કાઢે પણ એવા કર્મવાળો જીવન જીવન આપણો આવશે ભવ કારણ કે આજે શરૂઆત થઈ ગઈ છે એવા શરીરના બંધારણની આજ્ઞાધર્મ આજ્ઞા ધર્મના જીવનથી અંદરમાં એનો કારણ ભાગમાં તૈયાર થઈ જ રહેલું છે જેવું જેનાથી થાય એટલું થાય એ તો બચ્ચું અહીંયા આપણે ગર્ભ રહ્યો અને બચ્ચું થયા કરે છે એના જેવી વાત છે તો છે સમજી ને પરંતુ આ જન્મે એવો ગર્ભ નહીં હિરણ્ય ગર્ભ કહેવાય છે શાસ્ત્રમાં બહુ વખાણ કર્યું છે અને હિરણ્ય ગર્ભનું આ વેદાંતમાં બહુ એનું વલણ છે આખી લાઈફ ગયેલી એની બહુ ખુશ થઈ ગયા એમ આદિત્યનારાયણ સૂર્યનારાયણ ને સવાર પૂજા કરીએ તો આ છે હિરણ્ય વાત બધી પણ એ વેદાંતમાં બધા ઋષિઓ એમના લેવલે કોઈ પણ એકબીજાના વ્યવહારથી કોમ્યુનિકેશનમાં એકબીજાના એ છે એને એમાં એ સ્થૂળમાં જાય પણ વાણી સ્વભાવથી સૂક્ષ્મ છે પણ એ સ્થૂલ સૂક્ષ્મ છે અને અંદરવાણી આપણે જ આપણી જોડે વાત કરીએ શુદ્ધાત્મા સ્વરૂપે આપણે આપણી જોડે મન જોડે જોડે તારેક્ષ્મતામાં પ્રવેશ પામ્યા એટલે અંદર બોલાની વાણી બીજા બાળકો કોઈ સાંભળી ના શકે ને એટલે પણ આપણે એની જોડે વાત કરી શકીએ એટલે આ બે જ્યાં સુધી અંદરવાણીનું સમાન ના થાય ત્યાં સુધી આપણે આ વ્યવહારમાં ના આવે અને અંદરનું ચાલ્યા જ કરે બાણી વાણી વધારે છે થોડી ઘણી છે પહોંચી વરવાનું એ તો પેલી હશે જોકે ના ના દાદા અંદર જ ખરું છે બધું બહાર તો એટલે મૌન બૌન પ્રયોગો છે બધા ખોટા નથી સારા છે એ કંઈક આ શબ્દો પર શબ્દમાં બળ આવે કંઈક આપણે શબ્દ નીકળે તેનું કંઈ ઉપજે ઉપજે શું ફળે આપણે કોઈને બનાવવાનું નથી કશું પણ એ શબ્દમાં બળ જ એવું હોય છે વાણી એવી રીતે એટલે કવિરાજને બહુ સમજાવ્યું હોય તો એમને તો કુદરતી બક્ષીસ છે આખી એટલી બધી એટલે શું શું વાણી ઉપર છે ને મંદા ભાઈ બે લાઇન તો બોલો અને બોલવાનું તો તમે બે લાઇન તો બોલો એ તો બધું ખબર તમારે કહેવાની જરૂર નહી એ તો ગોળી નાખેલું છે કંઠે રાજદા કંઠેરાજો હે દા ઉચ્ચરાવરી ભાષા ઉચ્ચ ભાષા તન મોહે સરસ્વતી માન સુધરાનવાણી ભાષા બોલી નાખો ન બે બોલી કાર જો અનુભવનું તારા કાર જો અનુભવ તાર કુબેર ખાતા તોરે મન કુ ખાતા વાગે ગોતે ના પોતા અવિયા વાણી ન ખાચા અણી ખાંચા ગંથે વિરાજો હે દાદા महात्मा मर्यादा जो अमरियाद जन्म मरण चक्रावा लक चौरासी फेरा मर्यादा આપણું ભટકતું ચિત્ત આપણે શુદ્ધ ચિત્ત સ્વરૂપ શુદ્ધાત્મા સ્વરૂપ પ્રાપ્ત થયું શુદ્ધ ચિત્ત સ્વરૂપ એટલે શુદ્ધ જ્ઞાન પ્રકાશ સ્વરૂપ અને શુદ્ધ દર્શન પ્રકાશ સ્વરૂપ એનો ભેદ ચરવારો સરવારો કરો તો એ ચિત્ત કહેવાય ચિત્ત શબ્દ એ ધાતુ છે સંસ્કૃત શાસ્ત્રીય છે ધાતુ છે અને એ શુદ્ધ સ્વરૂપે થઈ ગયું પ્રાપ્તિ થઈ પણ આ શરીર આ વ્યવહાર લઈને આવ્યા છીએ એની શુદ્ધિ માટે હવે આપણી શુદ્ધ ચિત્તથી એની જોડે આપણે એને વ્યવહાર જોડે આવે જીવવાનું અને અંદરથી આપણે જીવવાનું બહુ મન થાય પણ બહારનો બધો વ્યવહાર લઈને આવ્યો તો કોણ જીવવા દેશે એટલે પછી ફાઇલ સંભાળ રિકોલ કરો તો તમને શાંતિથી બેસવાનું મળશે નહીં તો નહીં મળે એટલે ફાઇલો શબ્દ મૂક્યો સમજાય એટલે સાધુ મહારાજો સંયમ બધા હોય એ તો કે છે તો હવે એમને અપાસરો આશ્રમ આ બધું ગમે હોય તેમ તેમ રહેવાનું થયું એમને કોઈ સાધ્વીજી થયા તેમને આમ થયું પરંતુ એમને અંદર અંદર વ્યવહાર હોય પાછો આખો વ્યવહાર છે બધો સંસારનો તો એમને માર્ગદર્શન આપવા માટેનો એ વ્યવહાર રહ્યો સંસારીઓને આ કારમાં તો બહુ જરૂર પડે કે આવું સમજાયું ને એટલે એ વ્યવહારમાં પછી પોતાનો કાઢવા માટે સમય બધા આપે છે એમને અને એમને કાઢી જ લે એવું કહે છે હા કે ભાઈ આટલું વ્યાખ્યાનો સમય આટલો બસ પછી પછી કોઈને બધા અમારી પર્સનલ વ્યક્તિ ખુલાસો કરવા આવવું હોય મળે તો અમુક એનો ટાઈમ રાખ્યો બધું બધો ટાઈમ ફિક્સ હોય ત્યાં તો ટાઈમની બહાર કશું ના ચાલે અને અહીંયા અક્રમ વિજ્ઞાન આખું એની ટાઈમ એવરીવેર એની વેર ઓલ ટાઈમ એવું સમજ્યું તો હવે કોઈને પૂછવું જરૂર પૂછો પૂછવું હોય ને આપણે ચાલુ સત્સંગમાં સમજવા માટે પૂછ્યા જ કરવું એનો વાંધો નહીં આ વિજ્ઞાન છે ને બોલો પહેલા જરાક નાનો અનુભવ કહું બોલો પ્રકૃતિ ને ગાયું ને ગળું દુખ્યું એટલે કે સોનલ તું ગા એટલે આજે દાદાજી આપે મમ્મી ને અને આ પ્રત્યક્ષ અનુભવ છે બધાનો હિસાબ ચોખ્ખો થઈ ગયો એટલે દાદાજી આપની હાજરી વરસ થઈ ગયા પરંતુ સમય જેમ જાય તેમ અનુભવ નો વિકાસ થતો જતો જે આ કાળે છે આખો તો છેલ્લા શ્વાસ સુધી થશે તો ભૂલો તો દેખાવાની રહેવાની બધી ભૂલો આ કાળમાં ના નીકળે એટલે આપણે કહ્યું કે બહુ સાબદા રહેવાનું છે બહુ સાબદા અને ખાસ કરીને બહારના વ્યવહારમાં અને બહારના વ્યવહારમાં જેમ જેમ ઓછો થાય તેમ એમના પ્રસંગોય ઓછા આવે સમજાયું ને પરંતુ જેમને સમજવાનો ખુલાસા માગતા હોય એવા બધા આવે તો બધા ખરા કારણ કે એ એ નથી આવતા એ ખુલાસા આપનાર છે એ પોતે જ પોતાની આગળ આવે છે પણ આ એની જગ્યાઓ બદલાઈ નિમિત્ત બદલાયા બધું જ બદલાઈ ગયું એ રીતે આવ્યું એટલે પોતે વધારે ને વધારે આખા સ્વ કેન્દ્રિત થતા જતા જાય છે કેવી રીતે આપણો તો જ હળકા થવાય ને પણ ઇન્સ્ટોલમેન્ટ ચુકવવું એ ક્રિયા નથી એ સમજ સમજણની ક્રિયાઓ છે આ બધી અને ક્રિયા શબ્દ ત્યાં જ લાગે છે સમજણ જીવવાના પ્રકાર ડાપણ આવતું જતું જાય છે એ બહુ જ મળતો જાય છે તેમ તેમ આપણે ડાપણ ડાયા થઈને જીવવાનું એવું નહીં જીવવામાં ડાપણ આવે છે આપણું અને સંસારમાં વ્યવહારમાં દયાથીન રહેવું જ પડે નહીં તો માર ખાઈએ સંસારમાં હમ જ્યાં એવું આવે થઈ જવું પડે અને કોઈ જગાએ ઉપરી ઉપરા કોઈનું ઉપરી ઉપર થાય જ નહીં આપણને જરાય નહીં સમજાય એટલે રાગ દ્વેષથી મુકતા પાંચ આજ્ઞાથી જ આપણને જીવી શકીએ છીએ પાંચ આજ્ઞાથી રાગ દ્વેષ જે આપણે વિતરાગોનો મૂળ સિદ્ધાંત છે રાગવ્યસ્તી તો શરીર તૈયાર થયેલું છે એમાં જીવન જીવવાનો પ્રકાર એ જ હોય કે આજે ના ગમતું આવે ને તો પણ એને ના ગમતું દેખાય જ નહીં ધીમે ધીમે ધીમે ધીમે ધીમે સમજમાં લાવવું પડે એનામાં ના નથી એ તો આપણું ના ગમતું આપણી સામે આવ્યું એ તો ત્યાંથી ટપાલી આવી ટપાલની ટપાલી આવી એ તો આપણે આપણી ટપાલ છે બીજું કશું નથી અત્યારે બેબી આવી તો કોની ટપાલ હા મૂર્તા પૂછો છે યાદ નથી પણ એક આપને પૂછ્યું બોલો કે જીવડા દેખાયા અને મોટર ની લાઈટ બંધ થઈ એટલે જીવડા ના દેખાયા પણ જીવડા ત્યાં હતા જ એ સમજવાનું છે એવું સૂત્ર છે એટલે સંકલ્પ શક્તિ એટલે શું એ સમજ એટલે આ મમત્વ શક્તિ મમત્વ શક્તિ અને એ મમત્વ શક્તિ જે આપણે શરીરની પૂદગલતી હતી એમાં શુદ્ધાત્મા પર પ્રાપ્ત હતું શુદ્ધાત્મા દ્રષ્ટિ મળી અને આજ્ઞાધર્મનું સુંદર મુક્ત જીવન મળ્યું આપણને એ મુક્ત જીવનમાં આપણને હવે હું નિર્ણય નિશ્ચયથી કેવળ શુદ્ધાત્મા છું એ આપણે થાય એટલે હવે જે ઝીણું જાડું નતું દેખાતું એ દેખાવા લાગશે પછી એમાંથી ઝીણવટ આવશે એમાંથી આપણે જે શુદ્ધાર્થના દ્રષ્ટિથી જોઈએ તો ચોખ્ખું ચોખ્ખી રહે છે ગમે તેવું વસ્તુ જોયું રાગદ્વેષવાળું પણ એ દ્રષ્ટિ ચોખ્ખી રહે છે તમારી એ તો બની જ શકે આપણી શુદ્ધાર્થના દ્રષ્ટિ બધું દેખાઈ જાય એટલે પેલું કારની લાઈટ દાખલો આપ્યો એમને તમને કશું દેખાતું પણ છે તો કેટલા બધા દેખાયું છે શરીર એ જ મોટા મોટું હિંસાનું કારખાનું છે આ વિતરાગનો મૂળભૂત સિદ્ધાંત પણ એ છેલ્લા દેહમાં આ ખોખુલ્લો થઈને ધીમે ધીમે એમાં નીકળ્યા એમાંથી આવેલા જ પણ છેલ્લે શરીર એવું મળવું મન એવું સ્ટ્રોંગ બધું અંતકરણ આખું શરીર બધું એવું હોય સ્ટ્રોંગ એટલે આજની ભાષામાં જે સ્ટ્રોંગ સમજે એવી રીતે નહીં પોતે પોતાના કર્મોને પહોંચી વળવા માટે સ્ટ્રોંગ સમજે પોતે પોતાના વ્યવહારને કમ્પ્લીટલી એ વ્યવહાર મુક્ત થઈ જાય એના માટેનું સ્ટ્રોંગ એટલે આપણું આખી ભૂલો દેખાઈ જવાનું છેલ્લું તો ત્યાં પણ અત્યારે તૈયારી થઈ જાય છે બધી ચાલ્યા જ કરે છે આપડે તો છે એમ જોવાનું છે નથી એને નથી જોવાનું છે દાદાજી ભૂલો મિનાલ ની ભૂલો થાય પછી એ ધીરે રહીને સમજાય અચ્છા મિનાલ આ ભૂલ હતી હવે મિનલ આમાં જાગૃત રહેજે છતાં તમે હમણાં એવું કહો છો કે અહીંયા બધી ભૂલો ખુલ્લી ના થાય એટલે એ એમ કોના માટે દાદા એટલે તમે હમણાં ના કહું કે અહીંયા બધી જ ભૂલો ખુલ્લી ના થાય એના માટે આરાય વ્યવહારકાર છે આખું અને તત્વ સ્વરૂપે તો કાળ તત્વ છે એ તો વિતરાક છે પૂરેપૂરો અને એટલા માટે વિતરાક છે એટલે આ વ્યવહાર કાર પણ વિતરાક છે પણ એ વિતરાકતા પકડાતી નથી આપણો ખબર પડે કરેક્ટ કરી લઈએ આપણે આપણો કોર્સ ચાલવાનો સેટ કરી લઈએ સરખો પછી સરખા થઈ સરખા થઈ એટલે પ્રતિક્રમણ નો અર્થ એ અતિ એટલે ક્રમ એટલે નોર્મલ અને એમાંથી એકદમ બહાર નીકળી ગયા જરાક અને પછી થોડો વખત ખબર પડી કરે આ ક્યાં બહાર નીકળી ગયા જીવન જીવવાનું પાછા કરી ના કરવું મારી આજ્ઞા ભંગ થાય એવી ભૂલ હું નહીં કરું ફરતી પણ શક્તિ આપજો શુદ્ધાર્મા ભગવાન શક્તિ માગવાની પોતાના અંદર શુદ્ધાત્મા ભગવાન બહુ જરૂર નું છે તો જે ખીલે અંદર બધું છે તે તમારા ગુરુ બરાબર સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ સમજાય મિનલ નામનું જે પૂતગલ એનો હવે જે કોઈ એની પાસે આયુષ્ય કર્મો હોય એનાથ માં છે કઈ સીધી વાત છે પણ આમાં હું મારો નહીં જ એ નિય બહુ નિશ્ચય વ્યવહાર માં કાચા છીએ આપડે જે વ્યવહારમાં પાકા થઈ ગયેલા ને એની વાત થાય છે દાદાજી ભૂતગલ બાજુ અહિયાં ની પૂરી થઈ આ કાળમાં મિનલ જેટલું જીવી શકતા હો તો તમે સીધા સિમંદર સ્વામી બસ ચલા દાદા જોડે જોડે ગમેતા જાઓ તો જોડે જ હોય પણ સિમંદર સ્વામી એટલે છેલ્લું નિમિત્ત છેલ્લામ છેલ્લું બહુ કોઈ જેમ તીજો હોય જન્મ એટલે એ થી શરૂઆત થઈ ગઈ છેલ્લા જન્મ ની રાઈટાજી એટલે ટ્રાન્સપેરન્ટ થઈ જવાનું થાય પણ આજના કાળમાં અસહજ છે ને એને સહજિકતા આજ્ઞા ધર્મ થી જીવવાનું છે અને આપણે હવે એની કોઈ જે શરીર છે જીવવા જાય છે એમાં આપણે કઈ કરી શકતી નથી કોઈ કરવાની શરીર પોતાની શક્તિથી તૈયાર થઈને જાયું છે આપણે કંઈ કરનાર નથી એનું કશું પણ આપણે એમાં ભરી ભરેલો આગળનો ભાગ છે ને બધો એટલો રહે એટલે દેખાઈ જાય આ ક્યાંક ભરી પડ્યો એની જાતે કરે છે હું લાગી જઉં છું સમજે વિચાર આવ્યો હું ક્યાં લાગી જઉં છું એના એ તો એનો ધર્મ છે મનનો હતો નીકળ્યા કરે છે તો એ કરગડી હતી તે ખાલી થાય છે બધી સમજે પાવર હતો ડિસ્ચાર્જ થતો જતો જાય છે પાવર ચાર્જ થયેલો હોય તો ડિસ્ચાર્જ થાય ને કે ચાર્જ થયા વગર થાય એને પૂરણ ગલન કહ્યું ચાર્જને પૂરણ કહ્યું અને ડિસ્ચાર્જને ગલન કહ્યું પણ આ ગલન કમ્પ્લીટ થવા માટે આખો લાઈફ મળી છે આપણને એમાં એ ગલન થવા માટે પાછું આ શરીરથી આ થવાનું શરીરથી બહુ કિંમત છે એની એટલે એસેટ કંઈ એની આજ્ઞા ધર્મમાં એટલે બહુ મોટી મૂડી થઈ ગઈ હતો આ વ્યવહારની મૂડીઓને બહુ એ એ તો બહુ છે ના નહીં પરંતુ મુખ્ય આ વસ્તુ છે આના પર ભાર રાખવો કંઈ શરીર કશું કશું થવાનું નથી તમને પરંતુ એ કાચા પડે ત્યાર પછી કોઈ એ ચાલે સમજાયું કે નહીં એટલે વ્યવહાર તો જેટલો સંક્ષેપાય ને એના જ મજા છે એની તો સંક્ષેપાય એટલે કે વૃત્તિઓ બધી સંકોચન પામે તો અંદર સ્થિરતા આવી જાય સમજાય છે ને એટલે આપણી વિસ્તરેલી વૃત્તિઓ છે બધી એમાં આવ્યું એટલે ક્રિયા માં જ્ઞાન નથી વર્તનામાં જ્ઞાન છે એટલે આપણી વૃત્તિ એવી થતી જતી જાય છે એ તો જણ લાંબી ચાલે એવી બીજી વખત પૂછજો સોમવારે લઈશું આપણે લાંબુ ચાલશે પણ તમે ધ્યાન રાખજો તમે જરૂર અમારે તો ગોડાઉન ખાલી રહેશે હવે બહુ ભરેલું બધું જેમ તેમ ખાલી થઈને ખાલી થઈ ગયું આવે ક્યાં એને ભાડે આપવાનું પાછું આપીએ એને બીજા અવકાશ છે જ ને ભાડે રહેનારો આકાશ તત્વો તો બધે જ છે ક્યાં એને રહેવા કોઈ આપણે ગડબડ કરે નથી કશું એ કશું જ છે ને એમાં એમાં લેવા દેવાની ક્રિયા નથી દાદાએ યાજ આપ્યું છે ને આપણે આજ્ઞા શું કરે છે તો આજ્ઞા શું કરે છે અને આપણા પોતાના માટે એને અવગાહન એટલે કે સ્કોપ આપવો એકોમોડેટ થવા માટેનો એ સ્વયં ક્રિયા નથી એની એનું વાત છે જેવી રીતે ચેતન શુદ્ધાત્મા જેવું છે બધા તત્વોનું આવું છે ગતિ છે સ્થિતિ કરનારી છે કાળતત્વ છે પૂતગલ તત્વ છે આકાશ તત્વ છે પૂતગલ જુદું છે આકાશ છે આ પૂતગલ અને આપણું ચેતન આ બેની રમતમાં ભાજગ છે આખી દુનિયાની પેલા ચાર વિતરાક છે બધા જ અને પૂતગલ ચેતન તો સ્વભાવથી વિતરાક છે પણ આ પૂતગલ વિતરાગ નથી હવે સમજાયું એટલે પૂતગલ સહજ થાય એને વિતરાક થયું કહેવાય સહજ પૂતગલ તીર્થંકર ભગવંતોનું કમ્પ્લીટ નિસ થઈ ગયો ફૂલ એટલે વ્યવહાર આખો સો શુદ્ધ થઈ ગયો ત્રણસો ડિગ્રી કહે છે ને અને દાદા કહે છે આ ત્રણસો છપ્પન પર આવ્યા ખરા પણ અમે જોઈ લીધું આખું કેવું જ્ઞાન પણ એમને પછ્યું નહીં કહે છે એટલે અમારું એટલું ચાર ડિગ્રી એટલે એટલા જ્ઞેહયો જ્ઞે સ્વરૂપે ચોખ્ખા દેખાયા એટલે દર્શનમાં રહી ગયા પણ જ્ઞેહમાં એટલા એટલું જ કહેવા માગે છે પરંતુ આપણે એને લક્ષ રાખી જવાનું લક્ષ્ય રાખવાનું આપડી પાસ લક્ષ છે મુંબઈ જવું છે પતી ગયું પછી ચાલવાય સચિદા નમો મિત્રો બુદ્ધિ સમ્યક બુદ્ધિ વ્યવહાર માં અને પ્રજ્ઞાશક્તિ નિશ્ચય માં કેવાય રિલેટિવ રિલેટિવ એટલે આપણો વ્યવહાર બધો સંભાળી લે સારી રીતે સમ્યક રીતે એ આપણને હેલ્પ કરનારી અને વ્યવહારમાં જ હેલ્પ કરનારી મુખ્ય છે સંસારમાં ચાલો દાદાજી આજે મીનાબેન બહુ સુંદર જય સચિદાનંદ આ વસ્તુ મહાત્મા સત્સંગની સભામાં આ જે બધું બને ને એ આપણને હળવું જ કરે બધા વ્યવહારને હળવો કરે એટલા માટે સત્સંગનું મહાત્મ્ય છે બહુ જ આજે આપતો પુત્રો બધા ફરી રહ્યા જુઓ ને અને જ્યાં જ્યાં કેટલું એ થઈ જાય છે એટલે આપણે બધા પણ સત્સંગમાં ભેગા થઈએ જ્યારે આવું વડોદરામાં બહુ રેગ્યુલર એટલે ઘણી ખરી જગ્યાએ ગોઠવાઈ ગયું છે આ આ અને બે ચાલો જય સચ્ચિદા ચાર ફેમિલી ભેગા થયા તો એ વાંધો નહીં આવે બધા શહેર તો મોટું હોય એમાં શું વાંધો આવ્યો પણ આવી રીતે ચાલો દા ભગવાન ના સિમ જય જયકાર હો દા ભગવાનના સિમ જય જય કાર હો દા ભગ ના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસિમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો હો દા ભગવા જય જયકાર હો દાદા ભગવાન ના અસિંહ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દા ભગવાન ના અસીમ જય જયકાર હો દા ભગવાનના અસીમ જય જયકાર દગવાનના અસીમ જય જયકાર હો દા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 ભગવાન ના સિમ જય જયકાર હો રા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો દગવાનના સિંહ જય જયકાર હો દા ભગવાન ના અસીમ જય જય કાર હો દાદા ભગવાનનાસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જય કાર ભગવાન ના અસીમ જય જયકાર દાદા ભગવાન ના અસીમ જય જયકાર દાદા ભગવાન ના અસીમ જય જયકાર અસીમ જય જય કાર દાદા ભગવાન ના અસીમ જય જયકારો દાદા ભગવાન ના અસીમ જય જયકાર દા ભગવાન ના અસીમ જય જયકારો દાદા